ના નામ બદલે તીજીના મને મતને ના આપે દીજે તમે કાર્ય સખી કરો મારા ઓરું ઉંદર થઈ ગયા સર તો બોલવા જેગા અભ્યાસી માથે નહી બોલતા પ્રખ્યાતી માથે નહી આવા પ્રખ્યાતી હોય નામ બદલવા માટે કરી લી જાય આ તો ઓરવા માથે જે મળે આપાય એ ઉપર આવો કે એ દાતાલો તે ગામ પૂરે એ તકરાતા બોલને સિંહે દેઈશ ગાવ તું બોલીએ હાલા સિંહે દેઈશ ગાવ બોલેલા બધા તમે જરૂર લાગે છે બધા ની ગુણવંત પ્રશ્ન છે પેલો આત્મા જ્ઞાન માં જણાઈ જાય છે અને દ્રષ્ટિ આત્મા તરફ વાળો તો જ્ઞાન અને દ્રષ્ટિ શું ફરક પ્રશ્ન બીજો परेद ज्ञान करता करता आत्मा जैसे तो दृष्टि भाव राग मेर शुभ समझा चार चौथो प्रसांग व्रत तप जब ध्यान ए बदी क्रियाओ है तो क्रिया ने पुरुषार्थ बो फरक प्रश्न पांच आत्मा अनुभव थे पी ज्ञा जीव ન્યાય નીતિ થી ધનાદી પ્રવૃત્તિ કરે છે ને છ અનુભવ માટે વિચાર મનન ઘૂંટન માં રહેવું જોઈએ બાપરે પ્રમાણ દ્રષ્ટિ આપતને એક આત્મા પ્રકારની આપ પ્રસ્થાપેલનો જો આપા પ્રકારનો તો રીઅલ દ્રષ્ટિ રીઅલ જ આપા અને રીલેટી પ્રકારનો દ્રષ્ટિ દેને દે જતિવો ભેદ દેજી તો આ રીઅલ આત્મા છે એટલે હું છું અને આ રીલેટી આત્મા છે કે હું નથી તો ભાઈ જગના દે સતિવો ભેદલો છે કે દ્રષ્ટિને જુદા પાડે છે તો દ્રષ્ટિ નું જોર આત્મા તરફ આપો એવું કેવાય છે બઉિ કરેખાય છે અને વેદ જ્ઞાન તો બે જુદું પાયા છે પાકો બે જુદો પાય છે જેમ સાચી હોતું જોયેલું નહીં સાચી હોય નહી જોયું જે આપડે થોડું સાચું થયું છે મનમાં ભય નહિ રાખવાનો કે આવું સાચું થઈ ગયું ચોકી વધશે નઈ આ બીજા ડબલ ડબલ નથી કરે ઓનું આવું હોય નથી આવતી સાચું કઈ ના પકડી નાખ્યું આવું ના પડે પૈસા આપણને આપણે જ્ઞાન એને છે શું છે બીજું છે એને ભેદ જ્ઞાન હોય તો ભેદ જ્ઞાની પદ બહુ બધું કહેવાય આત્મજ્ઞાની હોય જ્ઞાની પદ પોતાના આત્માને જાણે પોતાના આત્માને જ જાણે ભેદ જ્ઞાન ના જાણે બે પુરાવા કરે છે કેમ એ ભાવ એ જ રાગ છે રાગે દેવું અને રાગ રાગ નીકળો બધું રાગ જ છે અને આત્મા કરતો નથી આત્મા કરતો નથી વ્યવહાર આત્મા કરે છે આવો વધારો કેવો આપણા સંસાર છે ને આર્ય સંસાર છે અને બધી અહીં જશો અહીં જશો અહી વધારો પણ તમારા ભાવ થાય એનું શું કારણ છે કે સંજોગ નું દબાણ છે આ એ નું દબાણ છે શું છે એટલે એવું ભાવ થાય તો ખરો મોટા માણસ નહી થાય તમારે શું કરવું છે કે એને પ્રતિબંધ કરવું જોઈએ એટલે ભૂસે જાય ને પછી આપડે કઈ રીતના થોડી ચા પીયો ચા થોડી ચાલ્યો એ લોકો કેટલી બધી મુશ્કેલી જુદો રૂમ જુદો રૂમ નાખે તો નથી જુદો ડબલ બેડ લાવી રહ્યું કેમ આપડે કામ કરી લેવું ભોગવી દેવું હોય તો એ કળા સુકી જાય એક નાની પૂરું કલા શીખવાય આવી રીતે નીકળી દેજો ભાવ માં થયું હોય ફક્ત રાગ ભાવ માં હોય ને એક વાત દેશ ભાવ બે માંથી એક હોય ભાવ થયો એટલે બે એક હોય ને ભાવ થયો છે તમને ભાવ બંધ કેટલી રાખવી ભાવ કર્મ બંધ કર્મ બંધ કરશ્ન તમારા એ બધી ક્રિયા છે તો ક્રિયા અને પુરાશ તમે આ ક્રિયા એ ખોપ કરાવે છે એવું કરું જેટલી ક્રિયાઓ છે એ બધી કોક કરાવે છે કોક ને આપણે કહીએ છીએ એવું કરું એનો જે ગુનો થાય છે એ ફળ ભરશે તમે કરતા હું બધા બાર ક્યાં ભરું હું તમે શું કરું તો ગુના નું ફળ એના પુરાવા થશે ત્યારે નાપાર ના કરે કોઈ કરાવી તા બરોબર ની આ પારિણિક પારિણામિક ભાગે કરાવી છે કોને કરાયું છે આપડે કયું કર્યું બે રસ્તા છે જો તારે ભૌતિક સુખ નો માર્ગ જોઈતો હોય તો તે પણ રસ્તો છે તારે મોક્ષ નો માર્ગ જોઈતો હોય તો તે પણ છે જો ભૌતિક સુખ માં સ્વાગત હોય તો વ્રત ધ્યાન આપણું શું કે છે અને તને મોકલી દેવું હોય તો આમાં પછી જરૂર નથી બે માર્ગ જુદા બતાવ જઈને તમે વ્રત જપ્ત કરતા નથી મોટા માર્ગ નો માર્ગ માં આ નથી આવતો આમાં મોખા માર્ગ ની રેલવે લાઈન સુધી છે તમારા માર્ગ ની રેલવે છે સમજ આ મોક્ષા માટે કર્યું ભુક્તા થવું પડશે કોઈ પણ ક્રિયા કરજો કર્યું માટે ભુક્તા થવા માટે તમારે આવવું પડશે નહીં તો તમારે આવ્યો ચાલે નહીં આત્માનુભવ થયા પછી જ્ઞાની જેવું ન્યાય ની પ્રગતિ કરે છે જે હોય તે કરનારો પર છે કોણ છે કોણ કરનારો છે આ ન્યાય નીતિ ધનાદી પ્રગતિ બધું છોડીઓ ગણ્યા છોકરો પર કરે છે kar kare kar kare you are not responsible for that the not responsible aur ade nahi pehla tha yaar kahin pe rehta aur ade nahi tha at parinam se sudh se parinam pad jayega you are not responsible idha megaojan dabav nikal ja bhai tumhe inane અનુભવ માટે વિચાર મન ઘૂંટણ માં રહેવું જોઈએ વિચાર મન હોય નઈ મન મન મન તો દાદા ના જ્ઞાની કોણ નામ કેવાય કે મન ભલે ગુણવંત મન હોય ગુણવંત મન હોય પણ તમારે મન ને જોયા કર હારા વિચાર કરે છે ખોટા વિચાર કરે છે જ્ઞાતા દસ્તા થાય એટલે તમને ખરા વિચાર કરે તો આરા વિચાર કરે તો પોતાને બંધ કરાય છે અને પેલા તો તમાર છે વિચાર જ નથી મન ખરાશ થઈ ગયું બધી રીતે જીતી ગયા જગત જીતવાનું છે જગત જીતવા નીકળ્યા છે જગત જીતી છે ને જોવા જઈએ તમે એ રીતે એ સ્થિતિમાં તો તમે એ સ્થિતિ નું ધ્યાન ક્યાં લાવો છે બઉ ટાઈમ આવી ગયો ગયા તો ક્યાં લઈ જાય શું જોડે જોડે ફર્યા કરે ઘેર પગલા માં ઘેરી ચાલો ત્યાં ચોખ્ખું કઈ નાખો ને આ ભેગા થયા છે આપડે રાખીએ રસી ના રાખી પછી મારે પંચાવન ટકા હોય તમને હું જાણું બાળકોના હાથમાં કેટલી થઈ ગયા બહાર ના જાય છે મહાત્મા નહીં નું નામ આપડે જુદું પાડ્યું મહાત્મા નહીં સંત ને બીજું બીજા નથી બોલતા લોકો પછી ધન ના માણસો એને કહીએ છીએ કેવડી વાર જારી પણ હરિશંકર હરિશંકરભાઈ હરિશંકરભાઈ હરિશંકર હરિશંકરભાઈ હરિશંકર ભાઈ મારે મુંબઈ જવું છે હું જવ છું તેની પોટ લઈ અને કેવી ગયા રીતે એ લોકો મુંબઈ થી લોકો મુંબઈ થી આવી છે હા પણ આપડી આપડી ભાષા ભાષા બધી રાખી હોય છે મુંબઈ આપડે કઈ મુંબઈ ગયા મજાડ એકદમ એમ નઈ કેસર ગયા જવાઈ ગયા આપડો વ્યવહાર કેવો છે એવો આ વ્યવહાર આપવો છે ના રાખવું નથી મને નાખવા નથી પણ એને નાખ્યું મને આપી આમ કે આપડે દુઃખ દેવાનું ક્યાં અપાય કે શું ખાણપતિ બરોબર થઈ ગઈ દ્રવ્ય પર્યાય નું કરતા છે નિશય થી દ્રવ્ય પર્યાય નું કરતા કોઈ કરતા જ છે નહી આ જેમાં સૂર્ય હોય છે ને સૂર્યના જેવું ના પડે સ્વભાવિક પર્યાય સ્વાભાવિક ઉત્પન્ન થાય એટલે કરવું પડે કરતા નહી થવાનો ભય અને લોક રહેવાથી સત્ય બાળક દેખાતો નથી નિષ્ય ભાતી ભાઈ રાખ્યો નઈ આપણે કોઈ પણ વ્યવહાર માટે નિષ્ય ભાતી ના કહેવાય શુદ્ધ વ્યવહાર અને એના ભેજમેન્ટ ઉપર શુદ્ધ નિશ્ચય બોલે શુદ્ધ વ્યવહાર નથી તો શુદ્ધ નિશ્ચય છે અને આ શુદ્ધ વ્યવહાર કેવાય વ્યવહાર શુદ્ધ વ્યવહાર આ વ્યવહાર હોય તો શુદ્ધ નિશ્ચય સંભાળો નિકાલ કરતો ના ભાઈ અને પછી આજુબાજુ બધા એના એને પૂછીએ બધો કે દાદાજી તમે હેરાન કરી નાખતા છે સંજ્ઞા અથરાગ્યા ના અથડાય તો પછી થઈ ગયું જ્યાં તપાસ કરી અથવા અથડાય છે માફી મારવામાં આવી પહોંચી જાય છે એની ઘેરા જેવું માફી માં બધા સુંદર વ્યવહાર છે એવો સુંદર વ્યવહાર છે અજાદી એટલે ભાઈ ગયા ભાઈ છે અને શહેર ની બહાર વેદન આપે છે તો શહેર ની બહાર વેદન આપે છે તે સમજાવ બઉ ગુસ્સે થાય ને મારું આનો થાયદના બહાર નીકળી એટલી બધી વેદના ઉત્પન્ન થઈ કોશી દ્વારા બહાર નીકળી બધી બહાર થાય છે આખા અક્રમાન અક્રમાન થયા બહાર આવું બાકી અંદર આ નીચું જ ના થાય પણ જે કટાય જબરદસ્ત થયો તે બહાર હવું કરે અને આમ થઈ જાય લાલ ચોર થઈ જાય કોણ હોવું લાલ ચોર થાય લાલ ચોર થઈ જાય થાય છે તે વેદા બહાર નીકળી બહાર અનુભવે કોણ હોવું બધું ધડું લાય લાય લાય એ લાગે તમારી અડધો કલાક કેમ લઈ લો થોડો અમદાવાદ માં આવતો અડધો કલાક જોડાય નઈ આપડે એને રાત રાતે અરે કલાકે વિકલ્પ ને તોડવા કરવા જજો તો તમારી કઈ શકતા વિકલ્પ તોડવા કરવા જશો તો તમારી ધ્રુવ સત્તા શ્રદ્ધામાં નાશ થશે ધ્રુવ સત્તા તમારે વિકલ્પ રહ્યા નહીં વિકલ્પ શબ્દ લખો તો નહીં ગુનો તમે નિર્વિકલ્પી રહ્યા નથી વિકલ્પ કેમ લખાય તમારે કાયમ માટે વિકલ્પ નિર્વિકલ્પ વિકલ્પ હોય ને તમને સંકલ્પ ને વિકલ્પ એના હોય ગુણવંત હું સુદાર્થ માં વિકલ્પ ગુણવંતરાય હું છું એ વિકલ્પ અને આ રીતે મારી છે એ સંકલ્પ આપણે સમય કરી અને આ હું છું ગુણતરાવ છું કેવું થાય એ વિકલ્પ અને કામ હારું છે શંકર અનુભવ થયો નથી વિકલ્પ ના કેવાય શુદ્ધાત્મા નો અનુભવ થયો નથી ત્યાં સુધી પણ આપડે આપડું સુખ પીએ એવો અનુભવ નથી થતો આપડે આપણું સુખ પીએ ચિંતા કેટલી થઈ ચિંતા ખાસ ચિંતા નહી આવ ભગવાન કેવાય ચિંતા ના છે આવું બોલ્યો નહી મોટા મોટા જ્ઞાનીઓ આવું ચિંતા કરે બાર ચિંતા ને અંદર જ્ઞાનીઓ શું થાય બહાર ની ચિંતા માટે ના રે આત્મા નો જ અનુભવ થયા કરો છો ભાઈ આખો તારો ચેક કરે ધ્રુવ દળ છે ધ્રુવ દળ ધ્રુવ દળ સમિતિ છે બરોબર એ શુદ્ધ પડ્યું છે કોણ કરાવે છે તો આ ગરમથલ કોણ કરાવે છે કોઈ ગરમથ રહ્યું નથી ઉડા રિઝલ્ટ છે રિઝલ્ટ તો જોવું જ પડે નાપાસ થાય નજર માં તો પરપાખ આવે છે વસ્તુ નજર માં આવતી નથી તો શું કરું તો ભાવ માં દરેક ભાવ માં વિકલ્પ માં દરેક રીતે રિલેટી છે નગર માં જ આવે છે ને બધી ચાલુ આવ્યું આત્મા અનુભવ નું પેલો દેહાદ્યાસ હતો દેહાદ્યાસ નો અનુભવ હતો ને એ ગયો મોફ થઈ ગયો વિકલ્પ થઈ ગયા નિર્વિકલ્પ થઈ ગયા ને કે નહીં આજે આજે શું છે એ જ પૂછા તમારે કર્યા કરવાનો આ તો ભૂગ પાંચ આપડે આપડે અમાર પાસે ના પાસે અમા પાસે દાદા એ જ્ઞાન આપી પાસે ગાડા અને ઘોડું વેગ રાખે ચકું ખેતર માં બેસી લઈ જાય ખેતર માં પોતે હમઝે ઘોડા પરથી ગોળું ઘોડા ને ગેર દબી જાયું મરી દેવું બધા ને બધા નહીં તું આપી દીધે ના હવે રસ્તામાં એક ગણે લીલું ઘાસ દુવાર દુવાર ના પૂરો લઈ જાવ અત્યારે ભરે કાંઠા ઢોડા થોડું નરમ છે અત્યારે લાલચ છોડે નઈ ચાલતું હતું કેમ ગામ માથા પર એવું કે ચાલો બારો તમારો મળું દેખાય છે વજન લેજે મૂકો ઘોડા પર હું શું કઉ છું ક્યાં સંસાર પાણી પાણી ના રી ભારે છે રિઝલ્ટ ભારે છે માટે સંસાર નો ગોડો સંસાર ના ઘોડા પર ઉગી રહેતા આપડો સંસાર નો બહાર બધો ભાઈ ભાઈ ના ભાવે છે કેવું છે ને નવા પછી જો ઉત્પન્ન ના કરતો હોય તો પરિણામે છે અને હું જ્ઞાન આપું છું નવા પછી નથી કરતો એ વ્યવહાર બી થયું એમ થઈ ગયું શું થયું નિશ્ચય શું થયું એવું જાણતા હતો ત્યાં સુધી પાછો વધારો બધું આપણું સાચન લખી લાવો ટાઈમ છે બારમો પ્રશ્ન બારમો ગ્રહણ કરવાથી જાગૃતિ થાય છે વિચાર માં તો વસ્તુ પરોટ રહે છે અને ગ્રહણ કરવાથી વિચારતા રહેવાથી પ્રાપ્તિ થતી નથી ગ્રહણ કરવાનો ગ્રહણ કરવું એટલે પોતે હું સુદાસ માં છું એ જ અભ્યાસ રાખવાની જાગૃતિ છે અને જાગૃતિ બીજું શું રહેવું છે ભગવાન સુધાર્થમાં શું છે ભલે એને જ્ઞાન લીધું ભાઈ ના લીધું ભાઈ પણ એના પેકિંગ નહીં આપણે સમજીએ અને એના માલ નહીં આપણે ના તમારે એ ગાળ તમને ઘોરે ચંદુલાલ ગાળ ગુણવંતોરે તો તમારે ગુણવંત આ ગુણવંતભાઈ શું કરી રહ્યા છીએ દયા કરવાનું પણ ચંદુલાલ ચંદુલાલ શું કરી રહ્યા છીએ દયા કરવાનું ચંદુલાલ ને આત્માને શુદ્ધ જ માનવો એ કરે છે એવું નહીં કહેવાનું લડે છે કોણ લડે છે નવું દ્રષ્ટિ નું ધ્યાન કાંઈ દેખતી નથી નશો થઈ જાય એવી રીતે સમજે કેમ તમે અંદર એટલી શક્તિ પબડતા હોય સ્વ રમણતા માં હોય એ તે વખતે કોઈ એને પાછળ કરે કે બચકું કે મારે તો એને કશી ખબર ના પડે એને દ્રષ્ટિ નશો કે છે ના એને ખોટું કહેવાય વ્યવહાર ભણે ખોટું કહેવાય આ બધી ઊંઘની સમાધિ ના ચાલે નિરંતર જાગૃતિ હાઈ બહાર આવશે ને બાર આવ્યા હતા જે ચીતના અને મન ના જે લેસ છે મન ના લેસ એ લેસ માં આનંદ પામે એવું ચીજ તો બની ગયું ઊંઘે છે પેલા ઊંઘા ઊંઘે છે આ દાખલા ઊભા છે ગજેશ કુમાર ને માથે પાઘડી બાંધી ની મોક્ષ ની પાગડી તો તે વખતે ગજેશ કુમાર આત્મા એમના રમણતા હતા એટલે એમને ઉપર પે પાગડી ખબર ના રહી ને ખબર ના રહી મોક્ષ ખબર પડે ના ખબર પડે એ તો બેઠવાન પડું છે કેટલાક લોકો હા બરી મળે છે જો રડે લઈ જ્ઞાની જ નહીં આ તો અંકાર નો કાકડો કાકડો થાય કોઈ ને ખબર નઈ પડે હવે પોકો ચાલે આ દાડો આવ્યો નહી ચાલે જેમ છે તેમાં કેવું શું કઈ અનુભવ થાય છે કે આપડે રમતા હોય અને વાગ્યું હોય તો પછી રમત માં જાન હોય એટલે આ ખબર ના પડે કલાક પછી ખ્યાલ આવે એવો અનુભવ થયેલો છે બઉ વાગ્યું હોય આવી કોઈ બહુ વાગ્યું હોય અને મટીએ પાટો પાટો બંધાઈ પાડીએ તો જરા જરાક થયા ગે તો ભૂવા પાડતો હોય